આપડે સત્ય સાય બાબા ને માનું એવી રીતના ડિફરન્ટ ડિફરન્ટ બો જાનંદ નેચાર્યુ છે સ્વામી સત્ર મિત્રાનંદ હરિદ્વાર માં એ છે હરદ્વાર માં હરદ્વાર ના છે હરદ્વાર ના છે એમની સાથે બી ચર્ચા કરી પછી અમદાવાદ માં છે દામોદર શાસ્ત્રી બહુ સંત પુરુષો આવે અમારી સાથે અને ઘણી વાર અમે ચર્ચામાં બેઠી આખું મુંબઈ શહેર ભરાય એટલી દુકાનો છે બોમ્બે કૃષ્ણશસ્ત્ર શાસ્ત્રી કૃષ્ણા શંકર શાસ્ત્રી થઈ ને એક વાત પર નહી આવતા આપણા સંત પુરુષો એ બધા આવે પણ દરેક જુદી જુદી વાત હોય બધા સંત તો એક નથી વાત જ મુદ્દા ની નઈ ને મુદ્દા વાત હોય એક જ ભાઈ लाख ज्ञानी होर एक चीते अपने भगवान ने भजन करू तो आप चीत पर नहीं आज तब मैंने तो मैं चल तो मैं तो अंत करता है आपने वेपार करता साहब मारे तो मोक्षे जवरे छुटकारो जो हूं थोड़ी बड़ी जाए અને મારે મોક્ષે જેવું છે માટે જો તમારી પાસે કઈ સાધન હોય તો મને કહો નહી તો પછી તમે બીજી કઈ વેપાર કરો અમારે તો પૂરો થઈ ગયો પડે જે આવ્યો ત્યારે સોજા કરવા મળશે તમે એ જો પછી એ તો સાજ રહ્યો જોખવા મળે શું અને કઈ રોકડું આપો બાપજી ઉધાર લઈ લઈને તો બધા આપતા ભરી ભરી ને હેસાબ નીકળી ગયો કઈ सतरी व्याख्या जान નિરંતર શાંતિ પ્રમાણે એનું નામ સંત કહેવાય શું કહ્યું એ તો આતો બાબુ પણ શાંતિ આપણને શું કહ્યું આ તો નો લુગડા પહેરા કરવા આવે એ પણ ભગવાન લુગડા પહેરા મારી માટે દુકાનદારી થઈ ગઈ તમારું બોર્ડ ના હોય માટે કોઈ મને પૂછનાર છે કે ભાઈ તમારા બોર્ડ ક્યાં નહી રાખના કારણ દિસ ઇઝ ધ કેશ બેંક ઇન ધી વર્લ્ડ શું કહ્યું જે માગો એ આપવા દે જે માગો એ આપવા કૃષ્ણ ભગવાન જે યોગાક્ષમ જે યોગક્ષમ આપવા તે માગતા નહીં આવડતું લોકોને અને પછી પછી એટલે માગતા રોકડું માડે જ ઉડતા મેં તમને કહ્યું તું કરી ના લે मैंने तो आवाज सुने तू करू बीज दुकाने લોકો ડાવાને કશીમ મને શું કરવાનું આવડું મોડું શરીર લિફ્ટમાં બેસી જવા પગ બાર નહીં કાઢવાના બેસી જવા શર એટલી હાથ પગ નહિ બાર કરવાના અને કૂદવાનું આ કુદે આ બે કુદે બી કરવાનું અમારે તમારું જો થતું હોય મારી પાછું તમે તો બધા ભોગી લોક કેવા ભોગી લોક થી શું થાય છે દે તે તે તે આવે ખરાબ થઈ ગયો નાનો ત્યારે તમારા ઘર માં બેઠેલા એટલું બધું આવજ ગોકુળ થી સોમનાથ પૂર્ણ ચક્ર યોગેશ્વર ગોકુળથી ડાકોર વાળો આખા ડાકોર વરઘડો થઈ ગયા આવું કઈ બોલ બોલ ગોકુલથી સોમનાથ પૂર્ણ ચક્ર યોગેશ્વર ગોકુલથી સોમનાથ મંદિર માં ગયા ગઈ ના અહીં એકલું જ ગયો મંદિર માં ગવાય પછી મંદિર માં रन की हमने तो कौन आई हूं। ए औरंगाबाद मई त्याग गुर्फाओ से लोरन तरह एक बार ज्योतिर्लिंग से શંકરાચાર્યુ મંદિર છે તે બધી એમાં થવા જઈએ ત્યારે આ બધા શું બોલે શું બોલો પૂજા કરે દસ સાલ પૂજા કરે અને પછી ગામના બધા બ્રાહ્મણો દર્શન કરી જાય અને શહેર એટલે બાર મહિને દર્શન આપજો કે રણછોડજી કોઈ કોક દાડુ મહાદેવજી આવે જાતે આવે म थीजर नहीं तो दर्शन नाम आप दर्शन तो ये बहुत मैं जाते आया તમારાવી જોઈએ શ્રદ્ધા શું કરું હું ગારો ભોળું તો શ્રદ્ધા આવી જાય શ્રદ્ધા રાખવા જેવી નથી આવવી જોઈએ કેવી નઈ शाय श्रद्धा महाराज टिकट चौड़ी थी वे घड़ी गुंदर लगाड़ो चौथे लाइ महाराज गुंदर हद्दा क्या नहीं मैं श्रद्धा राखी राखी थको गारू बोलते श्रद्धा आई कई પસાદા પ્રસાદ આપવો થાય પ્રસાદ તમારી તમારે જે મનમાં ઈચ્છા હોય મીઠો વધારે લાગે કડવા તો બઉ કઈ પછી અમે કડવો અમે કરવું પાપા થઈએ અનાધિકાર નો રોગ અનાધિકાર નો ભય ગયો એવું ડોલર દેખાતા અને આ બે નો સ્ટોર દેખાશે આત્મા ચમકે છે આત્મા ચમ ગયા પ્રસાદ બીજો વિચાર આવ્યો ક્યારે મ કાલે હવારે કાતા ઘરે જઈને કે મારી ચેક બુર્જા કરતો અમારે તો ચાન્સ નહી આવલો હું તમને ટીકા નથી કરતો કે આટો ખાડી હું इले अमु अमुक, अमुक वस्तु जो बनी गई परिचय थी गए आपने खबर के मचिश ने हल्के पकड़े राजे हम भय प्रयत्न बहु करिए आपने राजी पड़े मगजन में एक ते प्रसाद आप मैनेम थे कि मनो क्या खोटा खोटा नंबर पड़ जाए कारण आप दाखला आप तबने ના હોય આ વર્ડ માં બુદ્ધિ વગર નો માણસ હોય તો હું એકલો જ છું અને અભુત છે પુસ્તક માં તમે મારો શબ્દ વાપરો પાછા मैने कक्कर दादा गबन थे हूँ आज कहते हैं तमने के पचास हल्ते गबन छटकी एकाद दिन छटकी जाए बैठे बढ़ी बदी पड़की हो કોઈ ડો હોય કોઈ આવો હોય તે કમાન કારણ કે આ બુદ્ધિ વગન ના માણસ છે શું તે બુદ્ધિ તેમાં અમુક વખત એવું થાય એ બુદ્ધિ વિદ્ય ના માણસ હોય ને તેના અમુક શબ્દ જે હોય ને તે બરોબર ફીટ પડે કે બુદ્ધિ વગર ના જે માણસો હોય એના અમુક શબ્દો ફીટ થઈ જાય તો આરપા એક જ શબ્દ મને જ આપજો આ બીજા મેં બહુ પાલો છે સમજો મેં બહુ પાલો મેં તમારી આગળ જે સત્સંગ કરો મેં પાલો બહુ પાડ્યો છે તમારી આગળ આખુબાજુ ના થાય એવું પૂરો કરી આપીશ તમારે છે ચલાવી લઈશું પછી જોગી લેજો તમે જ આવી રીતે તમે જે મને આપો ને તે હું મગજ માં પેરી જવું જોઈએ કે તે નીકળવું નહીં જોયે ને કોઈ બીજો કઈ તો હું તેના પાછળ પૂછો આ તો આપડું ઘર છે આ પટેલ છે તમે પટેલ બીજું છો પૂછાય બધું ક્યાં નહીં મારા ગુરુ નો ફોટો એમ કહે તેનું તેનો ફોટો આપે સતનભાઈ નો ફોટો હોય ને પાછો ફોટો પડતા गुरु ना फोटा का बताए गुरु गुरु, गुरु ना गुरु छोरा बीजू एक मारा बीजे मैं बाबर मामी मैं कोई डोह मना हो गो तारीख वसंत भाई सेवा बो करता એમના ફાધર આવે ને એમના ફાધર ને ખોટી રીતની હોય કે અમુક બુદ્ધિ જતી હોય છે ગુરુ સત્યુગ હતા ગુરુ એ ગુરુ હતા શું હતા સત્યુગ અને અત્યારે ગુરુ કોક જ હોય ભાઈ ને બાકી બીજા બધા ભારે અને ભારે એટલે અવશ્ય ડૂબે શું કરે ભારે ડૂબે ગલગે ભારે તમારી સાથે બોલવાનું પાછું પંદર કેવી રીતના ભારે ડૂબે ભારે ડૂબે ને એની પર બરાબર બે દશા થાય બીજા ડૂબે એટલે ગુરુ કોણ તારે કોક ગુરુ હોય શ્રીબદ રા હોય તે ગુરુ હોય બાકી ગુરુ કિલ્લી હોય ડૂબે નહી ના હોય તે બધા આવે જાય ભટકે બધા લોકોને ડૂબાડી અરે એમનું ઠેકો નહી પડવાનું તો એ ફરી મળે તો સારી વાત છે મનખો એમ જેમ નહી આવતો આ રીતે મનખો ના આવે મન કોઈ નથી એ ગપુ નથી અણક નું લોકો નું લઈ લેવું અણક નું ભોગવી લેવું અણક નું સૌ પડે ની એ પછી પછી કે છું મારો માણસ તો રીતે એ તો પશુ ના વિચાર છે પાછ આગળ આ હક નું હક નું હારું અણહક નું હારું સારું પાકો બસની પછી કરી હતી ઘૂંચ ક્યાં પર આવી જ ગયું હોય ને બરાબર શું કરે પણ બધા માસે શું કરે મા દુનિયા પૈસા પૈસા લેવા વિચાર ના આવે કેટલાક માણસો છે અને સ્ત્રીઓ છે ત્યાં બૌધી રૂપાલીઓ ને તે રૂપિયા સ્ત્રીઓ પોતાને પોતાનો ખભાબે આવે તો કેટલા વિચાર ના ખરાબ જવાના બદલા ગયેલો એટલા હોય તો શું કઈ <skrug> बदलाय गु के मान तान गएसा साने न गमती होने गचा सा गे સાચો માણસ હોય સાચામાં સાચો કશું પુસ્તક છે મોટું પુસ્તક છે કે વિચાર ના આવે આ દેહ માં નહિ રહેતા છીએ વર્ષથી કઉ છું તો એ તમને અંબેર પડતી નથી ચક્કી કસી ગઈ પછી क्या छवि रहता हम है न, थी तो चक्की कई जाोड़ा तो, तो, जा तो, जा तो, तो, तो बताया છવમાં નથી છતાં એ જાતે બોલે છે હીરો થઈને હીરો થઈને જાતે બોલું છે હાર પડ્યું બરકત ના ધર છે કેવા છે જય બરકત તમારા કચી બરકત ઓ ના થાય અને આ દુનિયા પૈસા ના આવે કે તમારે પૂજા નો ભાગ ત્યાં ના દર્શન કરવાથી અનંતવતા નું રોણ બનતુટી જાય જેના દક્ષો થી માત્ર ઘટી જાય તમે એમ કરો હું બે દિવસ રેવાનો છે હજુ હજુ મારે બે દિવસ રેવાનું છે તમારી સાથે અને મને પૂરેપૂરી પણ સમજવા પાડી દઉં કારણ એમ તો મારા માં છે જ નથી અક્કલ જ નહી હોય એટલે બે હા પાડ જેવું થઈ જાય અક્કલ ના અક્કલ વગર ના તમે સરક્કલ લાયા ખજી ગઈ હતી બેન કુ હા બધાય છે ને એ બધી ગમત બધા પૂછ્યો બધું બે વાત તમે દસ વાત જયારે જન્મેલા ત્યારે અમારા જેવા જતા તમે જયારે જન્મા ત્યારે અમારા જેવા જ હતા કોણ તમને કોણ કર્યું પણ આપણા એટલે મારો કેવાનું ભાવ થોડો જુદો છે ના તમારે બહાર તો વાંધી ગયો બે પગ ને આઠ એવા જ ને પછી હોય મારે કઈ તમે શું કેવા માંગો ઓકે હું એમ કેવા માંગુ તો તમારા માં કેટલી ઉમરે કેવી રીતના જ્ઞાન આપ્યું છે રીત જાણી છે કે રીત ને ગમે મને સમજાવવા સમજાવવાનું કે તમારું જે જ્ઞાન જ્ઞાન કેવી રીતના આવ્યું એમ કે બેસું જ નહીં આવા સવાર જે મારા મગજ હોય ને તે હું કેમ ને પેલા હવે મારા નું દુઃખ લાગે પછી તે પેલા હાથે બીજા આવશે એમ લાગે સુરત સ્ટેશન જોયેલી છે અને ધંધો રાકડા રાખેલો સોનગઢ માં ત્યાંથી હું આવતો હતો તે સુરત્યો એ ગાડીમાંથી એટલે સાડા પાંચ વાગે ઉતર્યો છ વાગે અને ઉતરી બાઠો અને એક ભાઈ મારી જોડે હતા સેવામાં સેવા કરી જ્ઞાન નતું મને સેવા એટલે આમ મોટા મોડા અસંદપુર સેવા લાગ્યા કરે શું કહ્યું આમ તો અત્યારે વેપારી છે જ્ઞાન થઈ ગયું હે આખું બ્રહ્માંડ સુ એ રીતે પ્રગટ થયું કેવી રીતે ચાલે છે ભગવાન શું આ બધું કોણ છે કેવી રીતે છે એ બધું છે ઓટોમેટિક ઓટોમેટિક થઈ ગયું બધું જીલ મારા બધા બઉજન નકલ કરવા ગયા પછી શું કે છે પછી આ બધું જ્ઞાન પ્રગટ થઈ ગયું એટલે અહંકાર બધો વાઈ ગયો મમતા પહેલેથી નહી જઈ મમતા નઈ મુંબઈ ના સંદાસ છે એ મિલકત મુંબઈ ના સંદાસ પાંચ પાંચ લાખ રૂપિયા હોય છે એ મિલકત માં પોતે એટલું બધું મોટું મારી મારી લીધા અઠાવન સાલ માં અહંકાર ભરણ કર્યા તો આવડી જ નથી મેટ્રિકલ શું થયું હવે શું બીજું પૂછ્યું જ્ઞાન થઈ ગયું અહંકાર વગાડી ગયો ખરા આ જોયું અને આનંદ જે ઉત્પન્ન થયો નહીં હશે ને પછી આશીર્વાદ આપું કારણ કે અહંકાર ગયો અને આવા કેટલાય ચારે જણા અહંકાર કાઢી નાખ્યા હડાર તમારે ફિટ કરીને હંકાર કાઢી નાખે જોઈએ બરોબર છે દિવાળી પદલી સેલ પદલ થઈ જશે તો હારું થોપાલભાઈ નું બોલાયા નહી માહિતી ગર પડેલી છે કોઈ બોલો બોલો માહિ અને શું હાલવાના છે પાસ થયો તમારો કોમ માં કોમ લાગે છે આખા આખું બ્રહ્માંડ આખું આખી દુનિયા આપણી ફેરવવાની છે શું ફેરવાની તમારે તો બેઠક દુનિયા ફેરવાની શું છું આટલા બધા ડોલર આટલી બધી મિલકતો તો એ પણ પથારી માં ચિંતા લઈને છોકરામાં ગાઈ ને ચિંતા જિંતામાં ગાલે છે જીવતો આટલા ડોર્સ કહી જીવન જીવાની કલા નથી इतला मारे करूँ पड़े था, छोते हिंदुस्तान एरपोर्टर रही थी न्यूयोर्कड़े हमें शर्ट कर કારણ કે અમે પૈસા કોઈ લેતા નથી હિન્દુસ્તાનમાં જે આપીએ ની પૈસા કરતા મારા એમના જુદા જોડે હોય ડુકડા બુગડા બધા પોતાના આખા સંઘ સતિદાનંદ સંઘ મોટો ચાલે દાદા ભગવાન ટ્રસ્ટ ચાલે પણ તેનો કોઈ પૈસા સંઘ નો પૈસો વપરાય નઈ એક પૈયા સંઘપતિઓ અમદાવાદ ના સંઘપતિ મુંબઈ ના સંઘપતિ વડોદરા ના સંઘપતિવાય એક કારકુને નહી રાખવાનો સંઘપતિ ઓ પોતા પોતાને હાથે અને પોતાનું નામ કારકુન લખાવે અને છતાં સંઘને પૈસા ની જરૂર હોય નહીં પૈસા હું જે બોલું છું ને એ બધું આમાં ઉતારો કર્યા છે ઉતારણ થઈ ને ચોપડીઓ છપાય છે એ અમારે આપડી વેચાય ની કોઈ નથી કારણ કે પૈસા આપે ને ચાલ્યા કરે કારણ કે સમજ પછી ફરી પૈસા નું ભૂખ થયું એક કારણ કે તો આશ્રમ વાળા મુંબઈમાં બહુ મળી આવ્યા પાંચ લાખ નો વધ્યા કોઈ વધ્યા પછી કરવાનો શું આશ્રમમાં તો લોકો શ્રબ ઉતારવા આવશે ઘેર થી આયી ને બધા જોન તો હાથ જોયું મેં લોકો ખસે ગેરકંઠા આવ્યો ને શ્રમ ઉતારી દાદા નો મજા આવે છોકરાઓને એરપોર્ટ મૂક્યા હોય અને પોતે આશ્રમ રહી આવે આશ્રમ માં શ્રમ ઉતારી કંટાક્યો ભગવાન દર્શન કરે અને દાદા પીએ ને થોડું આટલા બાપ ને હિન્દુસ્તાન ની જરૂર નથી આવ્યા છે આપડે તો પણ ચાર વર્ષ થી પાંચ વર્ષથી મંડયા છે કે ના અમેરિકા આવો અમેરિકા આવો પાંચ વર્ષ अमेरिका धंदादारी एकाद वर हवा तक नाक करो क्या दस साल न कोट्राक्ट करो दस साल हूं हाथ सीतेर हजार रुपया मोकलु तैयार दिन आव तो समझे तो तो तो અને તેમાંથી પાછું પુસ્તકો તો બહુ અપાઈ ગયા ઘણા અપાઈ ગયા હજુ અપા અને પુસ્તક ના બધા નોલેખ થઈ ગયેલો હજુ કોણ અપાય છે અત્યારે પુસ્તકો જગ્યા ઈ નથી તેમાંથી બીજું ઉભું થયું એક ભગવાનું ડેરાસર પૂરું થયું સિમંદર સ્વામી નો સિમંદર સ્વામી નું ડેરાસર બંધાય છે જગત નું તે વચ્ચે સિમંદર સ્વામી નું મોટું જબરજસ્ત ડેરાસર આ બાજુ કૃષ્ણ ભગવાન નું મોટું જબરજસ્ત ડેરાસર આ બાજુ શિવ નું ડેરાસર શા જોણા છો અમદાવાદ અમે જ્ઞાન સુરત સુરત વાળા થયું કે મારી સાચી પૂરી પડી મારું ભાઈ જ્ઞાન અહીં થયેલું છે આ લોકો ને હક છે સુરત ના થઈ શકે અમદાવાદ પાંચ લાખ ની અમેરિકા વાળા જેના મારું જ્ઞાન લીધેલું હોય ને એ લોકો કે છે કે ભાઈ અમારા અમેરિકા તરફથી અમારી ફંડ આવશે ત્યાં આગળ બસ તમને જે ન અને જયારે અનુકૂળ આવે તરમાં પોતાનું છે એમાં એટલે આપડે તો એમ કે તમે દાદા પામો અને તમે તમારા સંસાર સુખી કરો તમારા વેપાર ધંધા રોજગાર સારા કરો આટલું આપડે છે આપે કોઈ વિગત કહી દઉં છું કે આ વિગત છે આ હેતુ શું છે વિગત શું છે પૂછ્યું નઈ વિગત તો શું આપડે તો આગળ લો કે શું ઉજવ્યું જે બે વર્ષ પછી પેલો મળે ને લોકો પાછાર કરો કે વગર માં ગયો એટલા પછી હિન્દુસ્તાન લાખ લાખ રૂપિયા બદલા ખાઈ ગયા પાંચ ના આપી કાન ભગવાન સ્વામી કેટલા બીજી રીતે ઓછું થઈ જાય એવું મને લાગે છે કારણ કે સુઈ ભગવાન ની કૃપા ઉતરી બધું વાત સસ્તી થવા પડે સમજો સસ્તું થવા પડે શું એટલું થઈ જાય બઉ થયું લોકો તમને ખબર છે ને એ કાયમ ના છે એવું જણાવ છો ને તમે હમ દોઢ લાખ વર્ષની છે કેટલા દોઢ લાખ વર્ષ ના આવી શ્રીમંદર સ્વામી અને છે અત્યારે આ છે અને હજુ કૃષ્ણ ભગવાન એ છે શું છે રામદ્રી ગયા બોક્ષ કૃષ્ણ ભગવાન છે એમનું ડેરાશ છે આમ નું ડેરાશ છે સમજાય ને તમે કાગળ વાંચો કાગળ વાંચો તો તમને તમે પોતે કલ્યાણ થઈ જાવ મહાત્મા નું કાગળ વાંચો ને હું ક્યારે પેલા પાત્ર હકીકત છે મને પેલું સમજાવજો સમજાય દાખલા તરીકે મને સમજાવો પૈસા આપવા લેવા તમારા હાથમાં નથી ને મારા હાથમાં નથી સમજ કોના હાથમાં છે એવું જાણું છે શું બધું હાથમાં તમે કશું પૂછો આવે છે રોકડા રોકડા રહી જાઓ પણ આ તો પૂછવાનું શા માટે કહે છે કે તમારી બુદ્ધિ ડેવલપ થાય તમે શું કેવા માંગો છો શું આપવા માંગીએ તમને સમજાય એટલા માટે પૂછીએ છે ખબર આથી વ્યાધી વ્યાધી બધી બંધ થઈ જાય એવું કરવું છે ને પણ કોઈ બીજા તમે સત્સંગ આપો છો નહિ તો કેટલાક તો એવા હોય છે કે છેલ્લા આરતી કરોડ પૈસા લઈ જાય એમ છે તમે અબજ રૂપિયા બધું મારશો એટલે હું તમને નથી લેતા તે હું એ કરું પાસે આનંદ છે અહિયાં એમને શ્રદ્ધા શ્રદ્ધા બેસે મારે દાદા ને ઓક છે એમને વહેલી શ્રદ્ધા બેસાડી ને મોક્ષ પછી જતા રહીએ આપડે હા પણ નહી બેસી માર ખાઈ ને પણ બેઠા રહેવા નહીં કયો છે મારી ઘરે બેવાની છે કર્યું છે જેવું લાગેલું